ભગવાન બુદ્ધિ નો ઉપાય તો જ કામ માં મન ને ચંદ્ર કયો છે મન ને અને બુદ્ધિ ને સૂર્ય કયો છે ચંદ્ર સૂર્ય સૂર્ય ચંદ્ર સૂર્ય ભેરી નો ઉપર જાય ત્યાર પછી અરિન બાબુ બહુ ઊંટો થશે અને આ જે ગૌતમ બુદ્ધ હતા ને ગૌતમ પગારી એને મન નો થય ભેરી અને બુદ્ધિ ના થર્લા શોધમાં હતા બુદ્ધિ બુધી ત્યાં સુધી પોત પોતાની કથ્થર પરથી ગયા જે એકદમ અલ્ટિમેટ અત્યાર જે લોકોએ સિદ્ધ કર્યું છે એ પહેલાના ઋષિઓ જોયેલું સૂટ્રામેન્ટલ ટ્રુટ અતિમનસ પણ ઉતાર્યું નહી એમણે ઉતારવાનો પ્રયત્ન કર્યો અને એમને એમ પણ કહ્યું કે આ અંસી અટકી નહીં જતા હજુ પણ હજુ પણ કેટલાક તરફિયા છે કે જે કરવાના બાકી છે પાછળ બધા મનુષ્યમાં સુખ શાંતિ અને બીજે બે લોકો ને જોવા સુખ વધશે એવું ધારણ બરોબર અને આ છોડે આ બધું બે લોકો ને સૂચે છે તે નથી આપણું સમજી ગયો બરોબર પણ એક વસ્તુ છે ને કે એમની ભાવના બધી ઉદ્દિ છે ને કલ્યાણ ની પેલો લોકો ને કારણ કે કારણ કે આજે શું થાય છે જે લોકો કરશે, સારું જે લોકો ધર્મ એ લોકો જેટલી સહેલાઈથી ધર્મ કરી શકશે એટલું પેલા સહેલાઈથી કરી શકતા એટલું હવે સહેલાઈથી પેલા એવું શોધખોળ કરી શકાય સાયન્ટિફિક સાયન્ટિફિક શોધખોળ કરી આપડા હિન્દુસ્તાન લોકો ને એ ફોરેન વાટ વાર ક્યાં લેવા સુખ કેવા હોય એનો ભોગવો તો બહુ હોય ને ત્યારે એનાથી કંટાળી ગયે એ ના હોય તો કંટાળી બહુ હોય તો કંટાળી ગયે નોર્માલિટી હોય ત્યાં સુધી ચાલી શકે એવાનો અસ્તિત્વ તો રેલી ને મસ્ત થઈ જાય ને ખબર અસ્તિત્વ છે આખા જગત નું પોતાનું અસ્તિત્વ છે એવું ભાન છે લોકો ને છે ખરું નઈ અસ્તિત્વ છે એટલે હું છું કઈ એવું ભાન છે જગત ના જીવો ને પણ વસ્તુ નું ભાન નથી હું કોણ છું એનું ભાન નથી આપડે તો ઓછી વાત કરી રહ્યા છે સ્વાભાવિક આનંદ માં સેપરેટ એક્સ તો અલગ અસ્તિત્વિત્વ ને અલગ અસ્તિત્વ એજ પોતાનું અસ્તિત્વ એને જ કેવાતું જે છે ને પૂર્ણત્વિત્વ અસ્તિત્વ હું છું એવું બહાર છે પણ હું કોણ છું એ બહાર નથી એ બધી કલ્પની કલ્પનાઓ છે સ્વતંત્ર સુખ છે દરેક નું દરેક નું પોત સ્વતંત્રતા છે સંપૂર્ણ સ્વતંત્રતા આજ મારી મારી ની સ્વતંત્રતા છે વિપુદે ની સ્વતંત્ર છે જેટલા ત્યાં ગયા એટલે સ્વતંત્ર પણ એમને ફક્ત આ પૂર્ગલ નહી એટલે આ ટેમ્પરરી અવસ્થાઓ છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ યોગ પૂરો થાય એટલે પાછો આટલો પરમાનન્ટમાં હોય એટલે જે રિલેટિવ એનો તો નાશ થઈ શકે પણ અવસ્થા છે લોકો અવસ્થા માં પોતાના સ્વરૂપ ની મોજ મજા એ વસ્તુ પર આ અવસ્થાઓ છે આ શક્તિઓ આનંદ થી આ તો બધી શક્તિ અંતરાય રેલી છે આ તો વ્યક્ત થતી નથી શક્તિઓ બાબુ એ વ્યક્ત કરી થયો કે મારે હજુ બાકી રહ્યો સંતોષ થાય ને સંતોષ જયારે પણ ના જાય પોતાને સંતોષ થયો ઘણી વિચાર જ ના આવે કે અને અનંત એટલી બધી શક્તિઓ તો આ દુનિયામાં કામ કરી રહી છે કે હમણાં બે એક વર્ષ ઉપર અમારે જૈન નો ત્યાં ચેમ્બુર બંધાયેલું છે ને ત્યાં આગળ અમારો વિસનગર વડનગર ને ત્રણ ગામ નો રાખ્યો હતો એક ડોક્ટર છે અહિયાં આપડા નેરોલ મશીન આવે છે નેરોલ સિંગ મશીન એનો માલિક ઇમ્પિરિયલ ત્યાં ત્યાં ઠાકોર દ્વાર પૈસા છે પાછળ પંદર વીસ લાખ રૂપિયા પોતે ડોક્ટર છે હોમિયોપેથી કેન્સર જો આ રોગ બી છે પછી એમાંથી લીધો આવે છે અહંકાર આવી જાય છે દુનિયાનો કોઈ ભાવ એવો નથી પ્રવેશ પામે પ્રવેશ બાંધે નહી અને ભાવ દુનિયાનો ભાવ ચોક વધે પછી બાંધે એવું ના બને આપતા વાત રાખી ચોપડે પાછી લાગે નથી તવિતામાં રસ નથી બિલકુલ આપતો વાણી લીધું બિની હોય ને આપડે સાંધા થાકીને જાવ છું સાંજા બઉ થાકી બઉન કર્યું છે મળી ગયો આ ભાઈઓ કરું આપનો ફોટો બતાવ્યો કે માતાજી એમની પાસે મોકલ્યા હતા માતાજી મોકલ્યા હતા જેમાં આપના છે અને મેંખમાં જો મારા સામે જોયું હતું માતાજીએ અને જે ચમકારો દેખાયો હતો પ્રેમનો અને જે એ દેખાય છે મને Não sei dar. Não dá. Não dá. Não, não. Não raciocinando. Mamãe não sabe. Tá longe. Tá longe. Adela Costa Smith. Não tá certo. Não sei lá ainda. બે વાત કરીને તમને ઘર ખેડૂતો કરું તમે સત્યા પાછું કરવું કઉ છું નથી કરો એ ધીમે ધીમે થશે ધીમે ધીમે જોશે આપણે એ તો થશે હવે આપણે કરવું એ તો કાપરી છે દેહ જાડો ના થાય તો વાંધો નથી પણ દેહ ને એનો મસ્ત ના પડે આપણે આગળ પેલા તો બીમારી ઋતુ ની તકલીફ પડે કષ્ટ પડે બે પ્રકાશ સાથે પ્રકાશ છે એ સ્વય પ્રકાશ છે પોતા પે અને અનુજાના પ્રશ્ન પ્રકાશ કરે બુદ્ધિ પર પ્રકાશ પોતાના પ્રકાશ ના કરે હું અને જ્ઞાન ઇમોશનલ ના કરે મોશન મારા નિરંતર મોશન એટલે બુદ્ધિ અમારા ના હોય અને એટલો જ આ વિજ્ઞાન ની અંદર એટલે મારે પુત્ર મા લેખેલું હોય અબુધ અબુધ એટલે જ્ઞાન અમને ખરું હે અને બુદ્ધિ ભેદંકારી જ્ઞાનને બુદ્ધિ કરવી છે શું કરું બધું જ્ઞાન તમારું અહંકાર સાથે બધું જ્ઞાન બુદ્ધિમાં તમારું કામ અને નિરઅંકારી જ્ઞાન એ પ્રકાર સૂર્યલ પ્રકાશ અહંકારી છે ભાગ પાડી વિભાગન કર્યું છે મારે જોવું પડે હા બરોબર છે તો વકીલાત તો જોયું ને સાચા નું દીખા નું સાચી પડે એ જુદા એટલે કાળો કો જ કરવામાં આવે આવું કરું કઢાવી શું સાહેબ કુતરા કહેવાય તમે કઈ કાગજ પાછા લાવતો કાગજ પાછા હમણાં થોડા દિવસમાં આવ્યા એક મશીન મશીન કર છે નહી માવું કઈ કરો સમજી પોતાને બી હોમ બિટિંગ આજ ટ્રાવેલ આવાજ બધા the yeah. પ્રજ્ઞાન વિદ્યાર્દ વૈદ પ્રજ્ઞાનુ સ્વ માટે સ્વ પોતાના આત્મા આત્મા અને પ્રજ્ઞા એ બે નો શેર છે કે આ પૂર્ણ પ્રકાશ છે સંપૂર્ણ પ્રકાશ છે દરિયા માં કાફી નાખીએ સ્પંદન બંધ સ્પંદન જ બંધ કરી દે મન વચન ગાય સ્પંદન કરવાનું છે એટલે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે બંધ થાય નહીં તો મન વચન ગાય તો સ્પંદન કરે રાતો આ તો મિકેનિકલ આત્મા છે શું છે આ જે છે હા આપડા સંસળતા રીયલ આત્મા અસરતા થોડી નથી નવા દે જો કરે નવા દિલ કરે જીવાત્મા કરો છો અને ચાર્જ નતા શું થયા કરે છે આ જૂનો બે મારે છે મારો સરકાર ઇફેક્ટ છે અને ઇફેક્ટને લઈને પોઝિટિવ પણ થાય છે જયારે જ્ઞાન બંધ છે તત્વનું આ સંમેલન છે ગરત અને પૂરબલ વિસર્જન આ જે દેખાયો આઠે દેખાય છે આ થયો બી છે આ છે તે અવસ્થા રૂપ છે આ અવસ્થા રૂપ છે આ વિસર્જન આ પૂરબલ એટલે પૂરણ કરે થઈએ એટલે કરીએ અને સંઘાસ ધલન થાય પાણી પીએ એટલે પૂરણ કરીએ પણ બાથરૂમ જરૂર પડે થાય ઘાસ લઈએ એટલે કરીએ બધું વિશ્વાસ નથી આ જગત પૂરણ ગલન ઉપર છે બધું સું તો સંબોધન છે ના હોય સાયન્સ જગદ ઊભું થયું એ કોઈને ક્રિએટ કરવું નહીં કોઈ બ્રહ્મા બ્રહ્મા એક છે બ્રહ્મા નામ કોઈ છે નહી કે આ બધું પાડે મનુષ્ય બ્રહ્મ અને પોતે રાતે કાકા સુઈ જાઓ ત્યારે ઉપર ઓળી અને યોજના કરતો હે ત્યારે ભગવાન કહેશે તારે જગતનું સર્જન કરે છે અને એ સર્જન કર્યું એટલે વિસર્જન મનુષ્યના હાથમાં છે નહીં એ કુદરતના આત્મા છે વિસર્જન મનુષ્ય સર્જન કરી શકે છે બ્રહ્મા થઈને અને વિસર્જન કુદરતના આત્મા છે વિસર્જન પોતાના હાથમાં નથી એટલે પછી ભ્રમિત થઈને પોતે ભોગવે છે થયો એટલે વિસર્જન કુદરતમાં આવ્યું તો કુદરત વિસર્જન કરતી છે ભ્રમાય ભમાય ભમાય ભમાય ભમાય તેમ પોતે ભ્રમ્મ પોતે ભ્રમ્મા અને પોતે ભર્યું એનું કોઈ બહારનું કોઈ દખલ નથી અમા વિસ્તાર થયો કોઈ જગ્યાએ આધા પાછા થયા નથી હોલ્ડિંગ થાય કે વિજ છે આત્મા એ પરમાત્મા છે એને જાણે ત્યારથી પોતાનું સ્વરૂપ સત્ય ઉત્પન્ન થાય છે એટલે ત્યારથી જાણીએ સ્વરૂપનું ધીરે લઈ ત્યાંથી પોતાની ધલતીઓ પ્રગટ થાય ત્યાંથી હું રાઉ છું તો આરોપી ભાવ છે એટલે પોતાનું ખેડૂત નથી ત્યાં ઉડાવી દીધું અને લખી પોતે કલ્પનાઓ કલ્પનાઓ એ આરોપી ભાવ એટલે રાત્રેસિંહ જાય તો આરોપ નો હું ઘડાયે કરે છું અને ભાવ ઉઠાવે તો પછી ખબર પડતા પતરી લે નામ લઈ લો આરોપ કર્યો છે થાય ત્યાર પછી સત્ય વ્યક્ત થાય ત્યાં રિયલાઈઝ થયેલું નથી ના ના શક્તિ છે તે મારી નજીક ડિસ્ચાર્જ થઈ રહ્યું છે વાણી ડિસ્ચાર્જ થઈ છે વાણી ડિસ્ચાર્જ થાય ત્યારે એ રેકર ખરું કહેવાય આ મનુષ્ય બધા માત્ર બોલે છે ને કે પોતે હંચાર શું બોલે છે હું બોલો પછી રેકર બોલે છે બોલે છે રેકડ અને પોતે કહેશે હું બોલે બોલે છે રેકર હા અમે તો કહી અમારી આ રેકર બોલે છે તમે આ રેકર બોલી રહી છે તમે છો અને હું એનો જ્ઞાતા ડેચાર્જ આ પાસે સિદ્ધ સિદ્ધ પછી આપડા પાંચ આગા જાણો અને સિદ્ધ થવા દો અસ્પશગ જગની લાંચ બિલકુલ નથી અહિયાં આગળ અવિકલ્પ દેશે રાત પછી રમણતા ક્યાં રહેશે નિવિકલ્પ દેશેના સ્વરૂપમાં નિવિકલ્પ દેશે અને જુનામાં જૂનું શું કર્યું પુણ્ય એક મહારાજ હતા પુણ્ય વિજય એમને માટે ડોક્ટર રાધાકૃષ્ણને ઘણા ઊંચા શબ્દો વાપરેલા છે કે આવો વિદ્વાન ને જોયો નથી એ પુણ્ય વિજય મહારાજે આવું ભૂલી ગયો છું એક વસ્તુ એ કલ્પના સૂત્ર નહીં પણ બીજું કઈક એની અંદર આચાર્યો જે આચાર્યો ખરા ને સાધુ ભગવંતો એના આચાર્યો આચાર્યને દુષ્ટની આપી છે એમને ત્યારે ત્યાં અમદાવાદમાં કસ્તુરભાઈ લાલભાઈ એમના આચાર્યની પદવી આપવા માંગતા હતા એમણે ના પાડી દીધી કે હું મુનિ છું છું મુની જવા માગુ છું અને જિંદગીભર સંશોધન નથી કર્યું રાતના બે કલાક ઊંઘે બાકી સંશોધન કર્યા જ બીજા બીજી કઈ દુકાનો એમની જય દુકાન છે અમારી અધ્યક્ષ છે અધ્યક્ષ વાર આ ખાડામાં પડ્યા છે આ ખાડામાં બંને ખાડાવું પડે પૂછે છે આત્માના ભેદ માની ના બાજુ પડ્યા દૈત માની ના બાજુ પડ્યા દેવ ખરાબ પડ્યો પક્ષ છે મનુષ્ય બરોબર એક ખૂણામાં પડ્યા એ બધા ખારા પડ્યા છે ક્યારે કોઈ કાળે નીકળે નઈ એવા ખારા પડ્યા છે કારણ કે દિવાલ દિવસ પગલ થયું છે આત્મા સહિત થઈ જ છે આત્મા ભિન્નય છે અને અભિન્નય છે કેવો કે બધા જે ધર્મ છે રિલેટીવ ધર્મો એ એકાંતિક છે એકાંતિક એકાંતિક એકાંતિક એટલે આ ત્રણસો સાઠ અમુક જ ડિગ્રી નક્કી કરેલી એમને ત્યાંથી વ્યૂ પોઈન્ટ થી જ આપે જોઈન્ટ નહીં આપે શું જોઈએ શંકુજન મેં દરેક ધર્મ પોત પોતાના વ્યુ પોઈન્ટ ઉપરથી જોઈ રહ્યા છીએ મુસ્લિમો ને કેવું પડે છે કે ગોળ ઇન થિયેટર જાણવા માંગે છે ત્યારે મારે કહેવું પડે છે કે હું સેન્ટરમાં આ ત્રણસો સાત ડિગ્રી પૂરી કરીને સેન્ટરમાં રહીને પછી હું તમને હકીકત કરું છું કે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફી એવિડન્સ છે કારણ કે આ બધા વ્યુ છે વ્યુ પોઈન્ટ કરેક્ટ નથી ખોટું નથી એ રિલેટિવ કરેક્ટ છે શું છે ખોટું તો કોઈને કહેવાય નહીં જી માત્ર ને કેમ કેવાય પણ રિલેટીવ કરેક્ટ રિયલ કરેક્ટ નથી બસો ડિગ્રી ખોટા તો ખરાબ છે કેમ જે ધર્મ અસલ ધર્મ તો જે ધર્મ ના જે મૂળ આચાર્યો હતા એનો પેલો જે ધર્મ હતો એમાં વિકૃતિ આવતી જ ગઈ આ જે વ્યુ પોઈન્ટ છે ને એ બધા છે આ કાર્ડ લઈને એ દ્રષ્ટિ બદલ જોઈએ કોઈ બધું એટલે શું જોઈએ એને ન્યુ ટેસ્ટમેન્ટ જોઈએ ટેસ્ટામેન્ટ કાઢી નાખીએ એટલે એટલે ફોરિનર્સ ના આકર્ષવા માટે છે ને ફોરિનર્સ ને આકર્ષવા માટેશ્વા યોગી થાય ટ્રાન્સન્ટલ મેડિટેશન કર્યું કેશી ડોક્ટર કરાય એટલે દર્દીઓને પાણી જાય બીજા લોકો જાય જતે આખું તૈયાર થતું હોય જેનું મન નું જેભાવના હોય અને અધિકો થયા કરતો હોય તે દર્દીઓ દર્દીઓ હોય તે લેવા દેવા નથી જાણવા પડશે કારણ કે મૂકવા પડશે અને આ છે અમને જે આપ્યા છે પેગમ્બર સાહેબે મહાવીના ચેસ્ટા મૂકવા પડશે તારે આજે ચેસ્ટામેન્ટ કામ લાગતા નથી એટલે અત્યારના કાળમાં હિસાબે ચેસ્ટામેન્ટ કાળ બંને લાગશે વસ્તુ તો તેની તે જ છે રાતે લેવાથી ચણા લેવાથી એ તો જીવડ પડે આપણી ચણા બી પદભર ઘરે બધી દુકા અને અત્યારમાં જય સત્ય એવું કાળ બદલાય તારા બધું ડિફરન્સ થાય બધા ધર્મ એકાંતિક છે એકાંતિક આગ્રહ અને આ આપડા અહિયાં આગળ કેવું હોય આ રીતે જૈન ધર્મ હોય કૈ હોય મુસ્લિમ હોય ચાહે ધર્મ હોય કાળ હોય બધું એમ હોય કોઈને જુદે લાગે નહી અહીં કોઈને જુદે ના લાગે પોતાના ઘર ને એડસ્ટ થાય આપડે પારસી લોકો પણ આવે છે પારસી લોકો પારસી લોકો માં ખુબી છે એ લોકો છે ને એ ભાભાવેસ વાળા બહુ હોય છે એક વખત ધરી ગયા પછી પૂરેપૂરા ધરી ગયા ભાવે છે પચાસ પચાસ હોય છે મારી પાસે છબડા ભરી છબડા પાણી બધું આપડા બે માણસો બને મારો અને બ્રાહ્મણો વાણિયા આ લોકો ને તું પાર છું આ લોકો ને સમજણ ઓછી છે આ તો ડેવલપ કરતા મારે કેવું પડે છે કે આ અમારા પૈગમ્બર તેનો પૈગમ તેનો પૈગમ્બર છે કે કારણ કે એ લોકોને તો અમે આ બધાને શીખવાડીએ ને આપડે બધાને જે આપીએ છે ને કાગળ પર પેલાનું ખીતરેલું છે આજ્ઞામાં જ રેત એટલે એને એનો છોકરા દેવ ને જ્ઞાન આપ્યું છે ને બહુ સરસ છોકરો બે વખત હજે દસ હજાર હાર લાવશે પગાર તો આઠ મળે છે પણ તેનો સાંજે રૂપિયા હાર માં ખર્ચે પંદર દાઢ હજાર જવાનો ને મહિનામાં કારણ કે એને આનંદ ને સુખનો પાર નથી એમાં એનો આનંદ આવે છે ને એમાં એને બઉ આનંદ આવે છે બોલા